તો એમ કઈ રાતું બધું થઈ રહ્યું છે કઈ નાખ્યું ને દાદા નું હોય છે તું મને હંપી દે બધું થઈ જશે દેશભાઈ વાંચે તારે નો આવી થશે તારે જોઈ તું સમજ બ હાય હાય ના કરીશ મને વાપી દઉં આપણે દરિયો દસમેનનો છે અને હમો કિનારો છે તો હમ કિનારે જવું છે કંઈ નહીં એ મચો બહુ મોટો છે બસો સાઠસો ફૂટ લાબો ને મોટો મચો છે મહી થાય માથેલું છે હવે જ્યારે હાલાલ થાય તો તારે ગભરાવાની જરૂર નથી મને માપ્યું છે તું તો કેવો નિરાશ ચિંતા કરીશું આની ચિંતા જોડે હવા સુધી કરજો પૂછ્યો થયા આ બધું લોકો વાત કરે છે ને કે ગૂંચવાડો ઉભો કર્યો પડે ઘૂંચવાડો ઓછો હતો એટલે માણસ ને ઊંઘ નથી આવતી અત્યારે પહેલી વખત આવ્યો અમારી પાસે પેલો આવેલો જઈ ચાલ તે બહુ ના બોલ મારા આ બધી શક્તિ છે કે મિત્ર છે રોજ સવાર માં સંદાસ કેળવી જાય છે ચા પીધા પછી અંદાજ વાળા શક્તિ ખરીને ના ના એવું શક્તિ વાળો ખબર ધંધા નથી ખબર પડ દાદા એમાં શું દાખ મારવાનું છે સંદાસ ની શક્તિ આપણને છે એવું ક્યારે ખબર પડે જયારે સંદ્રટકે ત્યારે ખબર પડે કે આ શક્તિ આપડી નથી કરી સંદાસ શક્તિ નથી સંદ્રસ ચોદા અટકે ખરું ના અટકે પડે આથી ચંદ્ર કરે છે આ શું બોલે અમે ડાક્ટરો બધા તમારી અપેક્ષા ખબર પડશે આ શક્તિ આપડી નથી આ તો કુદરત શક્તિ છે શું છે ઊંઘવાની શક્તિ સારી છે કે કુદરત છે કઈ શક્તિ એ તારી મને કેટો કરે આમ કર્યું કમાયું કે દસ લાખ કમાય ને ત્રણ કે હું કમાયો માર ખાય ભગવાન ને ખોટો આરોપ આપે શું કામ ભગવાન તો ભગવાન છે આટલો બ્રહ્માડ નો નાદ છે ભક્તિ કરવામાં દેહ કાળ શું ભાગ બચે છે ભક્તિ કરવામાં સંતોષ કેમ ના થાય પેલું જ્ઞાન જ નથી જ્ઞાન હોય તો ભક્તિ पहलू ज्ञान हो सीद्ध करव हो भक्ति करी से कर भगवानी भक्ति करी थे तो भगवान संबंध न्ञान है नही भगवान संबंध ज्ञान समझी लो तो भक्ति उत्पन्न पुस्तक में मेरे भगवान न्ञान थे नहीं पुस्तक में कोई जगह ज्ञानी पुरुष को समझी दिए तो बेल पड़े एट्ले भक्ति देश काल बाग बचे खो બધા સંજોગો ભેગા થાય તારે ભક્તિ થાય તારે કાર્ય થાય શું કે આમાં બધા બેઠા નિરંતર ભક્તિ કરનારા માંગણી ઊંચી કરે છે આ બધા નિરંતર ભક્તિ ચોવીસ એક લાખ દેશકાળે જાય છે ભગવાન માં અને નહીં શેક્તિ મારો શું નથી મારે ચિંતા થાય આખો દાડો માછ તરફ એમ ધસડ્યા કરે શ્રી કહે મેંતા જોઈ નહિ કરીને ઘણી વાત સરસ નથી કરીને કડક ચિંતા પીતા ચિંતા કરે તો ચિંતા સમજ એટલી ચિંતા નથી ચિંતા જોડે સુઈ ગયા હોય મુશ્કેલી હવા હવા તો તમે કેતા એટલી જાગૃતિ એટલે જાગૃતિ એટલે આ દેશ છે એમાં સુખ આવે નહિ કારણ કે સુખ ને સુખ માનેલું નથી અને એ તાપી સુખ ને સુખ માને કને બઉ ચિંતા વધી જાય જેટલો જાગતો એટલી ચિંતા વધારે એટલે ભક્તિ કરવામાં અનુકૂળતા ના હોય પણ એના કરતા જ્ઞાનને સમજી લેવું પડે પહેલો ભગવાન શું કેવી રીતે પ્રાપ્ત થાય મારે શું લેવા દેવા મારે શું કરવું જોઈએ થાય એવું બધું સમજી લેવું પડે પછી એ નકશા પ્રમાણે ચાલીએ એ ગાડી પછી પછી ચોધીન પછી જ રે હા તો પ્લાનિંગ હોવી જોઈએ બરોબર પ્લાનિંગ હવે ચારે નહીં તમે જે તેની જરૂર છે નજીક એટલે અહીં ગયોજુ એટલે વસ્તુ સ્થિતિમાં ભગવાન શું છે એ પહેલું જવું પડે ભગવાન શું છે તમારે તમારી અત્યાર સુધી સમજણું હશે મનક ભગવાન કહે ને માનો છો કોઈ વસ્તુને માનો છો એ માન્યતા કરી છે કોડીને તમે કહીશ તો કરી છે તે કરે છે એ કહીશ અને ભૂલવારી છે એનું કહી ભૂલવારી છે હવે વાત એક પહેલી કહી દઉં કે આ બે જાહે છે એક લૌકિક જ્ઞાનથી ચાલે છે કે તમે અત્યાર સુધી વાર્ષિક જાણવું છે તો વાર્ષિક તમને સમજાય તો તમે અત્યાર સુધી જાણો છો કે ભગવાન શું છે એ તમારું સાધારણ મને આપો છો ત્યારે માણો છો પણ શું શક્તિ કઈ જાતિ શક્તિ છે એ કટિંગ શક્તિ છે કઈ શક્તિ છે આપણે વ્યવસ્થિત કોમ્પ્યુટર ભગવાન એ નથી જે ફળ આપે છે કોમ્પ્યુટર ફળ આપે છે પણ સાચ ફળ શું કહ્યું એ ભગવાન ભગવાન તો વિતરાગ જાય રાગ બેઠા છે એમની અંદર ભગવાન જોઈ કોઈ ભાઈ જેમને આ દુપ્જ કરે છે આ બધા મહાત્માઓ તમારા ભગવાન જોઈ શકે છે દિવે ચકલી ખાતે અને તમારી અંદર નઈ માત્ર મારી બે દે નો શું છે ભગવાન શું છે એ ભગવાન એટલે બોડીના સાયન્ટિસ્ટ પૂછ્યું એ ભગવાન આપણો શો મત છે એ મેં કહ્યું કે તમારે આ તો મોટો ભેદ પડી ગયો સાયન્સ અને આપ ના ગયો છો કેટલા માણસ માણસ હતા કઈ કઈ બધું માનસાવતા નું જ્ઞાન થાય તો માણસ આગળ વધે એમ તો પશ્ચિમ રમેશભાઈ એ અને પેલા ઘર માં કોલ કરે કરો કોણ કોણ જાણો કેવી રીતે જણાવે હું કહું ને હું કહું ને પછી જણાવું તમે પોતાને પછી સમજાય એવી વાત કરું તમે એટલે ગોડ ઇઝ નોટ ઓફ રિલેટિવ તત્વ વિચાર વાળું સગડ વાળા છે તો મારે વાર્ષિક વિશે વાર્ષિક એટલે અહીંયા અમે કહીએ આ વિજ્ઞાન થાય અત્યારે હું જાતે જોઈ ને કહું છું આ સર્વ જવાબ મારા માટે ખબર પડે ને આવું કોઈ બોલી શકે નઈ કારણ ભય લાગે ને તો ભલે પગલ લઈ લે છે બને કોઈ બોલી શકે નઈ કારણ કે જાતે ધોરણ આ હમાવારી હું એજ ભગવાન ને કાળી કાયા છીએ આ બધા ગપવાના જાય નથી તદ્દન નથી બહારના માટે જો ઊંચાના માટે આ બાદ છે આપણે ડાક્ટર પણ વિચારીએ પછી આપડે મેળવ પડે નઈ તમે જાવાનો પ્રયત્ન કરશો આમાં વાંચોળો એ નહીં તમારી વાત મૂળભા વાત વાલી પડે તો પછી વાર્સિક ગણું પડે તે પગડી મારે એ સાયુ તો ભગવાન છે જ નહીં તને ભગવાન ના હોય તો આનંદ એવું વસ્તુ ના બધું હોય જ નહીં લાકડી બગડી કઈ હોય જ નહીં ને લાગણી નું શું છે ઘેર પડે ઘરો શું ઘેર પડે ઉકે આ લાગણી ઉત્તમ થાય એમ ભગવાન ભગવાન નથી શું કહ્યું એટલે આ આનાથી ઓળખાય કે ભગવાન ક્યાં છે એટલે મેં એને કહ્યું કે રેજે છે એ વાત બરોબર આપને સમજવે રેધે કેવાનું તને શું લાગે છે તકે ઉપર મેં ઉપર પાકો હોય તો આમ બધે ફરિયા આકાશ તારી હજી લો ત્યાં કરી શકું હા આપશું મધું ખોટું આમ હાથ ની જગ્યાએ હાથ એડ્રેસ આપશો તો ભગવાન કહેવાય છે મેં કોઈ દાડો ના બદલાયું એડ્રેસ આપું કોઈ દાડો એડ્રેસ બદલાય નહીં એવું તને આપું ગોડ ઇઝ એવરી ક્રિએટર વેધર વિઝિબલ ઓર ઇનવિઝિબલ એવરી ક્રિએટર જે આંખે દેખાય છે એની મેટર છે પણ વાગે ના દેખાય એ ના દેખાય નાના જીવનની અંદર પોતે ભગવાન નહીં નોટ ઇન ક્રિએશન આ ક્રિએશન કહેવાય હવામાં પાણીમાં બધામાં જીવો છે પણ આ મેનમેળી વસ્તુ છે એમાં આને તમારે ભલે તમે કાપી નાખો બારી બોલો તો પાપ નહી લાગે પણ જો કદી માલકી વાળું હોય તો માલિકને પૂછીને બાળકો નહીં તો પાપ લાગશે માલકી વાળાનો દોષ લાગશે અને બાકી આમ બીજા બધા જીવો આમ કરો ને તો દુઃખ જ થાય છે વધે વાત હવે હવે આ માટે ભગવાન અંદર બેઠા છે તે ભગવાન છે એનું નામ શુદ્ધ આત્મા છે એ અશુદ્ધ અને આ શહેરમાં ભગવાન પણ છે અને તમે પણ છો દેવ છો એટલે બાય રિલેટિવ કલાક જાગૃતિ છે કઈ દર કેટલા કલાક જાગૃતિ રહે છે હવે એટલા કહ્યું કે હરે રે મહ પાપો ભસ્મીભૂત કરું અનંત કાળનો પાપો છે યાદ જ રહેવાય છે પાપ બતા આવરણ એટલે એ પાપો અમારે ભસ્મીભૂત કરવા પડે શું કરો એટલે જ્ઞાની પુરુષ કૃષ્ણ ભગવાને કહ્યું ગીતા જ્ઞાની ગુણ છે હું જ છું અને મારું સ્વરૂપ છે અને તે પાપો ને ભૂત કરી શકે ગોટો આવી તમને ગમે એવી વાત મગજ માં ઉતરતું નથી મગજમાં ના ઉતર્યું બુદ્ધિ નો ઘેલ નથી ને કારણ જે મગજ માં તે બુદ્ધિ થી તમે બીજું સાધન ની બુદ્ધિ થાય અને મારા બુદ્ધિ બિલકુલ છે એટલે કેવી રીતે પૂરા થઈ જાય થઈ જાય એ તમારે બુદ્ધિ બીજું નઈ સર માલિક છે શું છે કારણ કે દેહ ની માલકી સત્યાવીસ નું હોય ના હોય ના હોય માલકી વગર ભગવાન માલ બારીક છે કેવા છેલ્પ તમે કરો એક વખત સંકલ્પ થાય એટલે ત્યાં આગળ તમારે એકર માં બંધાર છે વિકલ્પન થવાથી ચોવીસ એક કલાક એટલે સંકલ્પ મને છે નહીં પણ આવનાર ના થાય આ બુદ્ધિમ વધુ નથી ઇલેવન ટ્રે દસ લાખ લીઝ થઈ ગયો ચિંતા વગર રહી શકે છે મારા સંસારમાં રહી શકે છોકરીઓ પડાવે છોકરાઓ પડ્યા કરી ચિંતા થાય કારણ કે ભગવાન તમે અંદર થયેલા પછી તેને જયારે સ્વીકાર કરો ત્યારે કામ આવ તમારે પછી યાદી તમને પેન્સો એક હાથે આ દરિયા માં પાંચ પાંચ કરોડમાં રાખી જાય બરાબર માછલા બીજો ઘેર જ નથી કરતો માછલા ગરીબ છે ઓછી બુદ્ધિ હોય કે આ લિમિટ શું કહે પણ બુદ્ધિ લિમિટ માં હોય એટલે અમને બુદ્ધિ રહી નહીં અમે બુદ્ધિગ આપી છે ગમે તેટલું જવાબ છે જે તો આ લગતી દુનિયા ની આડા ખરાબ થઈ જવાનું છે માટે બહુ મારે તે અને કોઈના માટે ખરાબ વિચાર ગ્લો જાય ચાર ગ્લોક છે તેમાંથી અવા બે જવાના દસ વર્ષમાં ના ના દાદા ભગવાન સિદ્ધ જાયકા બોલ છે ના પહેરી જાય છે ના હું દાદા ભગવાન નથી હું દાદા ભગવાન હોઉં હું તમે દાદા ભગવાન સિંધે જાયકા બોલો તમારે એમ કેવું છે હું પૂર્ણ બેઠા એ પછી પહોંચી તરને કહું આ બેઠા છે તમારે મારે ચાર રાજા ભગવાન નથી તમારું કલ્યાણો જે પણ માગો ત્યાં પછી હું મારા સાથે દલાવી મારે એટલા પણ જઈ ગયા લોકો કોઈ માણસ ઘણો સિંચાઈ હોય સાવર માસ ને સિંચાઈ હોય તો એ પરિસ્થિતિ શું કરું ના ગાંધી હોય તો એને એને નુકસાન આપણને બીજ જોખમી પહોંચાડી દે એ વસ્તુ થાય જોખમ નહીં આવે જીવાત માં ક્યાં હતી જ્યાં સુધી બૌદ્ધિક શુભેચ્છાઓ છે લાલત છે ત્યાં સુધી ભૌતિક સુધ ની લાલક બંધ થઈ ગઈ એનો નારાજ પોતાના આત્મામાં શું છે એવું જે ભાન થાય ભૌતિક લાલક્રશ ના મોટ છે મોગ છે એટલે ઇન્ડિપેન્ડન્ટ પણ આ ડિપેન્ડન્ટ પણ છે આ સો તાર ઇન્ડિપેન્ડન્ટ નું ઇન્ડિપેન્ડન્ટ સાંઈક લાખ રાખે તો અને મનુષ અવતાર માં જ કેમ મોક્ષ આ અવતાર માં કર્મ સાંધે છે જૂના કર્મ થોડે છે નવા બીજા બધે કર્મ છોડવા ન જતા દેવગતિ નું કર્મ થોડે નહીં કરે અને તે બંધ દે તો બોલ થાય ચોપડામાં કોઈ નામ ના રે ચોપડા ને કોઈ નામ ના રે એ ડેવિટ નું નામ રહે જય જય દાદા બધા માત્ર પૂછે છે કે સફેદ કપડા નું શું મહત્વ છે સફેદ કપડા પહેરવા અને રજૂ કપડા પહેરવા તો શું ભેજ છે કપડા તારી નીકળે છે એ કોઈ તારામાં જશે રંગીન પહેલું સતત નીકળું ના છીએ લોકો રંગીન ખોરા છે શું કરે ઘણા કેમ પૂછ્યું કોઈ બાળી જાય છે અને રંગીન તો રંગ ની એવું કહેવાય કેવું ફળે રંગાઈ લઈ દેવું હોય રંગી કપડા થી રંગાઈ લઈ દેવું પડે પછી બાવી ના ફોળી ગમત પૂરબી કે બંગાળી કે બેન દાદા એટલે ગુજરાતી બેન બંગાળ રામ મુખ્ય ગઈ છે ગયા એ આવતા હું આવતા મુખ્ય થઈ શકું એમ છું નહીં એટલે રામ બધા અવતાર હતા ભગવાન તો હોય જ નહી માનવ પેટે અવતરે માનવ પટેલ જે જન્મ તે અવતાર ના હોય ભગવાન ના આવતા હોય એ છેલ્લા આવતા હોય અને ડેવલપ થતા થતા ભૂલ થવાનું સાઈસો છપ્પન ડિગ્રી થાય પછી અઠાવન થાય અઠાવન થાય એ બધા આવતાર કહેવાય સાઈડસો પચીસ પચાસ બધી ને બધા અવતાર કહેવાય હા જુદી અવતાર કહેવાય હા રેકોર્ડ થયા એટલે તો અત્યારે દુનિયામાં એવા કેટલા છે હોય કોક હોય આપડે ફૂલ ના થયું એટલે મારે કઈ રહ્યું દાદા મોર મળી તે હું હોય ફૂલ થઈ શકે નહીં આજકાલ જે પૂલ ત્યાંથી એક તમે ચાર તમારે ચાર બાકી છે બે બે દિગ્રી તો એવા બે વાળા કેટલા છે બરાબર મારા થકી પેલા તે મારાથી મારા નિમિત્તે પામે નથી એ કરાય આપડે સ્વામિનારાયણ માં પ્રમુખ સ્વામી છે સ્વામિનારાયણ પોતે સ્વામિનારાયણ ભગવાન ગણાય પણ એ મુખ ની વાત હોય ને એ દેવલોક ની વાત હોય માં ભ્રમલોક ની વાત કરાય છે એ સ્વામિનારાયણ પોતે શું કેળવવા એ હવે પોતે ભ્રમલોક પછી જે મુખ્ય પ્રમુખ હોય સ્વામી એમના માં એક કાયમ પ્રવર્તતા રહેશે એવું કે છે સિદ્ધિઓ બધા પ્રાપ્ત કરે છે સિદ્ધિ પ્રાપ્ત કરે છે સિદ્ધિ ઐશ્વર્ય ભાવના કરે ભગવાન ને ભગવાન ની શક્તિ રહે છે ભગવાન શક્તિ નથી અરે આ માણુ શક્તિ એ ઐશ્વર્ય બતાડે છે ઐશ્વર્ય બતાવે છે કોણ બતાવે છે મૂર્ખા પણ વાસ્તવિક ચમત્કાર હું ચમત્કાર કરનાર કઈ દઉં પેલો ધંધા ધંધા છે આમ તો વગર ગમેલ પણ આ મંત્ર કરવાથી અમુક લોકો ના ઘર માંથી શંકુ નીકળે છે ખુડા એ કેવી રીતે નીકળી એ બધું ગાયત્રી મંત્રો લોકો એરા બાજુ હોય એટલા માટે લાગે બતાવી છે પણ સાચું નથી એ સાચું એવું કઈ તાર લોકો દુઃખ થાય કે હું પોતે ભગવાન છું પણ એ ભૂત ભવિષ્ય ને વર્તમાન કેતા હોય ભૂત ભવિષ્ય ને વર્તમાન કેતો હોય છે ભગવાન પછી કેવી રીતે કેતા હોય છે કોઈ પણ માણસ સિદ્ધ પુરુષો હોય છે પ્રમુખ સ્વામી કે છે ન બધું એમને કઈ બધા દેશ ને હેલ્પિંગ કરતા સારા મારે ચટણી કરી દે એકનાથ ખોટા શું આપણે દાદા ભગવાન કહીએ છે ના ચાલે આ સર્પ ખરાબ છે વર્ગમાં કોઈ એવી ચીજ નથી કે ભાઈ હા સર દાદા ભગવાન મરી ગયું બોલો ગાય ચિંતા અમારે તો ચિંતા એક ચિંતા થાય બે લાખ નો દોલે દાળ દાવો મળ્યો બરાબર ચાલી હજાર હવે આ દાદા ભગવાન દાદા ભગવાન બોલતા હોય મન બીજે હોય તો ને જ નહીં બીજે જાય જ નહીં ઓટોમેટિક ચિંતા કોઈ બંધ થઈ રહી ને આ બધા ચિંતા વાર બધા ચિંતા આ તો ચિંતા એક તો સારામાં સારું મંત્ર દાદા ભગવાન બીજો નહીં એવું એ કહે સારામાં સારું મંત્ર દાદા ભગવાન બીજો દાદા ભગવાન કોઈ મંત્ર વધારે કરે ને આ મંત્ર લોકો એમ કે આપણા પુરાણો લખેલું છે કે મંત્ર બોલવાથી એની જે જુજારી થાય વાયબ્રેશન થાય એના વધારે પડતા સારા છે કોઈ પણ મંત્ર સારા માણસો છે માં ચોખા હોય તો આપડે કેવું એ ગભરે પછી આ મન બુદ્ધિ ને સંસ્કાર કહીએ છે આપડે જે પૂર્વ જન્મ ની વાસનાઓ હોય એ પ્રમાણે જ આપડે કરાય છે ને આ વર્ષે આ જન્મ મહિલા છે ને આખા જગત ને શું કરવાનું આ પર કર્યા છે પણ તમે જે પર કર્યા છે એમના માં ગુસ્સો દેખાય છે ઘણી વાત ના એ તમને દેખનાર ને આ રીતના હવે વધી દીધે છે બાકી મને હું નથી તમે કહ્યું તમારી દ્રષ્ટિ દ્રષ્ટિ થાય છે પર કર્યા છે તમે અમુક લોકો સંપૂર્ણ તો એ કેવી રીતે કર્યા તમારી શક્તિ મારી શું શક્તિ એટલે તમને એવો તમારા માં એવી શક્તિ ખરી કે પાપો ભસ્મીભૂત કરી શકે મુદ્દે નિમિત્ત છે એ બરાબર પણ તમે કેવી રીતે સિલેક્ટ કરો કે મારે કોઈ આવે અને સાહેબ મારે આ દુઃખો થી મુક્ત થવું છે ભગવાન તો એમ કહેવામાં આવે છે અંદર યામી છે બરોબર બરોબર લોકો આવી કે ના માગે પણ મનુ ના દેવા ના હોય ને? નાટ દબાવે માં નાટ દબાવે છે એટલે હું માગું છું તારે મારો પાપ દૂર કરો હવે શું કરવું એના માટે આવશે રાખીશું બરોબર તમે મને એમ કરો તારે કાર્ય કાર્યકળ સાધારણ મનુષ્ય ની જેમ જીવું ને જ્યાં સુધી મેં જ્ઞાન પ્રાપ્ત કર્યું ના હોય ત્યાં સુધી હું સામાન્ય માણસ તરીકે જીવું ને હું માણસે પણ ફોટો પાડવાના જ માર્ગ નાખી અંદર પશુ કરવું ફોટો માર્ગ નો પડે પણ અંદર પશુ કરવું પણ કશું દૂર કરવા માટે જ્યાં સુધી જ્ઞાન ના મળ્યું હોય ત્યાં